हरिभक्त हो जान लगी गमत राखिये त्या सुधी तो सत्संगी रहे गमत न तो विमुख ते ज्यान लगी विमुख नहीं थो दे तो आसूरी रहे स्वामी पूछूजे नवधा भक्ति मेष्ठ भक्ति कई महाराज बोल नवधा भक्ति मेने जो भक्ति, जे भक्ति कर भगवान दृढ़ स्नेह थे तेज भक्ति तेने श्रीजी जे, महाराज बोलया धर्म ज्ञान ने वैराग्य दृढ़ होने भगवान ने विषय दृढ़ प्रीति हो એવા પુરુષ નો સંગ્રહ પ્રીતિ એ કરીને એ બે જણા ને કરવો આવ્યું ચાલુ આને નહી હો આપડે ઈ તારું મારે બરોબર એની સોગત ન કરો આવું બાળ અવસ્થા ની યુવાન અવસ્થા વાળા પુરુષો હોય એમને કેવાનું સંગ કરવો કે વયે કરીને વૃદ્ધ હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાન ભક્તિ વાળા હોય એનો એનો એને વૃદ્ધ હોય એનો એટલે હું થયું નક્કી કરો બરોબરિયા સ્વામી આ વસ્તુ આવે ને બરોબર એ અવસ્થાઓ એવી છે કે સ્થિર રહેવા દેતી નથી એટલે સ્થિરતા ને માટે જો આવા પુરુષો હોય તો એને આ પ્રમાણે સ્થિર રાખી શકે બે દ્રશ કીધું ને એ સંતો યૌન અવસ્થા રોપી સાગર મુશ્કેલ એમ જોક વાળો જાય જો ભગવદી નો સંઘર્વો એવું નથી લખ્યું આમાં શું ભગવદી હોય પણ જોવાનું હોય ને પુરુષોત્તમ નારાયણ ના વાક્ય છે જરાય એમાં જય આઘા પાછા ચસકાય નહી ને એમ મારા બોલે છે બધું ભય કરી ભય છે એ કાયમ એને માટે જો હારો એ નથી ભગવતી હોય તો અનુભવ છો એ વગર વિંગડાવેલા કહેવાય ભગતો હોય ને તો જરાક ફેરફાર વિના રે ને એટલે વૃદ્ધ કયા વૃદ્ધ ને અનુભવ હોય પણ વૃદ્ધ ભગવતી જોઈ પાછી એમને નહીં પાછો વૃદ્ધ કેવળ વૃદ્ધ હોય એ નકામો વૃદ્ધે કરીને કઈ બરાબરી સ્વામી બેસે છે એનો તપાસ રાખતા કોઈ હિન્દુસ્તાન માં ઉપાડી જાય એવા ને બેળા બેસે કોની પાસે છે લેવો ગુરુ કેને કેવો શિષ્ય કેને કેવો પણ એ તો કંઠ નહી હોય ને બ્રહ્માં સ્વામી નો જોઈએ સત અસત ને જોઈએ એ ખબર આપણે અપ્રેષ્ય હિત વિદ્યાત ગુરુ સય વાત દયાલુ રુક્ત બરોબરિયા ની પાસે બે શું પાસે એનો કેવો થાય બોલો જોવાખું બધા આપડી છે બોલો જય સ્વામી નારાયણ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વહે કરીને વૃદ્ધ હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય જેને દ્રઢ હોય પછુ નગ્ય અને ભગવાન ને વિશે પણ દ્રઢ પીતી હોય છે ધર્મ વાળો હોય ને વૈરાગ્ય વાળો હોય ને લગભગ પ્રીતિ ઓછી હોય શુસ્ત લગભગ પ્રીતિ ઓછી એને કોઈ જોઈ શકતો નથી ધર્મમાં ઘમંડ આવે વૈરાગમાં હું બરાબર વૈરાગી વાળો શુષ્ક રહે છે એટલે ચોંટતો નથી ધર્મ વાળો માં આવે છે એનો કરેલો નિર્ણય એ અન્યથા થાય છે સરખો નથી આવતો નિર્ણ આજો પણ ફેરફાર વાળો શ્રીજી ના સિદ્ધાંત ગમે તેવો ધર્મ વાળો હોય ગમે તેવો વૈરાગ્ય વાળો હોય પણ ભગવાન ચિકાસ જો નથી ને તો એનો ગૌણ કેશ બોલો અને ભગવાન વિશે પણ જળતી હોય એવા પુરુષ નો તંગ કરીને એ બે જણા ને કરવો ભૂલ્ય ધર્મ વાળા હોય एक नोधे भगवान मन जोड़ाय त्रन मो श्रेष्ठ है पी त्रीजी महाराज बोलू जे, हेते भगवान मन जोड़ाय श्रेष्ठ है श्रेष्ठ ભગવાન નો ભક્ત તો હોય પણ શ્રીજી મહારાજે કહ્યું એવો જે સાર અસાર નો વિવેક તે ના હોય અને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા વૈરાગ્ય વિના તથા ભગવાન વિના બીજા પદાર્થ વૈરાગ્ય તે કેમ થાય શિવાનંદ સ્વામી એ પૂછ્યું છે ભગવાન નો ભક્ત તો હોય ભક્ત તો હોય પણ જેને શ્રીજી મહારાજે કહ્યું એવો જે સારા સાર નો વિવેક તે ના હોય તે ના હોય અને વૈરાગ્ય પણ ન હોય એટલે હું જ એ લાગી બધા હોય લગભગ ભગત હોય નવાય એની ઉપર વિવેક તે ના હોય સારસાર નો વિવેક તે ના હોય સારસાર ના વિવેક ને શું હોય એ ખટકો હોય એને ભૂલતો નથી ને ભૂલતો નથી ને એમ અખંડ યાદી રે આ છે એક અસાર છે ભૂલતો નથી એ જાગૃતિ રે અને આમ સંતોષ માને બસ એ ઓળખી ગયા એ ઓળખી ગયા બસ એને મેળે એને એને ભૂલ પડે મારી પાસે જો એ ઝીણા ઝીણી બાબત એ સ્ટીજ મારા શીખવે સાબ ભૂલાઈ જાય અને બઉ સારા કેવાતા હોય ને એ વેલા ભૂલે શું કારણ કે આ જોવે નહી પાછું પછી તો પાંચ જણા મળી અને ઇન્જેકશનો મારતા હોય તમે બહુ હારા તમે બઉ હારા તમે આવા તમે એકાંત તમે ભગવતી તમે ફલણ એટલે એનું ઘેન ચડી જાય પછી શું એનું ઘેન ચડી જાય પછી જો અને આ એ બધા શબ્દો ખોળી કાઢે અવગુણ નો લેવાય એ તો આમ છે પવિત્ર છે પછી કઈ બોલાય નહી લ્યો મોઢેવાય નહી પાછું હું એ જગ્યા એમ જ હાલે છે બમ બે બમ અરે મહિમા વાળા તો બઉ જાગૃતિ રાખવી જાય ભૂલ તો નથી ને પણ ઓલા બધા ભેલા થઈને પાટા જેવા બાંધ્યા હોય આપણા જેવા કોઈ નહી એ નક્કી કરી રહી એટલે એની ભૂલ શુદ્ર કેતી સુધરે બોલો ने भगवान वैराग्य न होने वो विवेक तथा भगवान विना बीजा पदार्थ मे के वां भगवान नो भक्त तो होने श्रीजी महाराजे कहूव सार ना विवेक न होक भार दी वही प्रश्न उपाड़ियों પણ આ વિવેક નો હોય એમ કરી ને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય ન કેમ થાય ભગવતી તો હોય ઓછા હોય અને ઓલા ન હોય એમાં કોઈ જતા શું આપણે એક ભગવતી કયો એટલે બીજો ભગવતી કે આપણે ભગવતી મંડળી કહેવા ઓ અને આપણે પણ માની લઈએ કે હું ભગવતી છું ભગવતી વસંતભાઈ બેઠા હાથ વસંતભાઈ માં આવે કે ના આવે હવે આખ એના જ અંગ છે જો આંખ ને કાઢી નાખે તો આંધળો થાય હાથ ભયો જાય ઠુઠો થાય પગ જાય તો લંગડો થાય આ ભગવદી કેવાતા હોય અને આ અંગ જો નથી ને તો આમ જાણી રાખું પછી હશે કે લંગડો હશે કે બાદો હશે ભગવતી ની વ્યાખ્યા માં શું જોવા બેઠા કોઈ જો અમારા અહી ભરતી બેઠા છે એટલે જાજો નહીં કહું પણ વજુભાઈ અમારા આવે વિધવાનો બધા ઢેલા થયો હા આ તો એક સામાન્ય દ્રષ્ટાંત રોટલા રળી લેવાના આયે બમ્બે બમ તમારે હ પણ નિર્વાસનિક થઈ બ્રહ્મરૂપ થવું ને પુરુષો તમને પામું એ આવા ભગવતી થી ન એમ શાસ્ત્રો કે આપણે ના નથી કે લઈ જતા બલ લઈ જાય હ भगवान पची श्रीजी महाराज बोलिया तो विवेक वैराग्य हित योग्य कर प्रगट थे शू क्यू थी हित थे तो પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો પ્રથમ જ ભગવાન માં દ્રઢ જાય તો વિવેક અને વૈરાગ્ય તે હેત ને યોગ્ય કરીને પ્રગટ થાય છે પ્રગટ થાય સાચું હશે પેહલો વેલો જોગ થાય જો આમાં છે આ બધા બેઠા થઈ આ તીવ્ર વૈરાગ્ય કરીને અહીંયા આવ્યા છે ને બધા હે વૈરાગ્ય ક્યાં ખબર હતી હે તો અહી જોયું ને હેત થયો મારું સાદું થવું તરફ બઉ ગમે એટલે બોલાવી એમાંથી થઈ ગયા છે એટલે પેલા હોય નહિ હોય જ નહિ પણ હેતને યોગે જો આટલા બધા બેઠા એ એના એ આ ઘડી આપડી જીજી નાચ માં ઉછરે એવા ઘણા છે આવતા હોય છે એના દાદા ભગવતી બહુ જાદુભાઈ એટલે આયે છોકરો હારો જ એ તો અમદાવાદ એના ભાઈઓ મિલ માં એટલે ત્યાં ભણવા ગયો મંદિરે હવે અહીંયા દાદા ભગવતી એનો બાપો એ હારો આ બે ત્રણ વર્યો આપડે હારો જાણતા વચમાં એ પાછો ગુરુકુળ ક્યારેક ક્યારેક આવતો દાદા બોલાય જાય ની હો દાદા ભગવતી છો અને તું એ ઠેકાણે છો ને બીજે રસ્તે વયોગ ન જ પછી તો ત્યાં રહેતો ભાઈ એટલે આપડે દાદુ કેવાય ને ત્યાં જ વાત કરે આ લોક માં બધું કાંટો અહી પડખે હોય ને એ કાંટા ને ન કેવું પણ આપણો પગ જ રાખો રાખવું એટલે લાગે પણ કાંટા ને તો એ આઘો રે મન લાગશે કાંટો આઘો રે એ રે કોઈ ધીરે ધીરે કાકા સ્વામી તો ક્યાં અમારે પણ આવડો સાવ થઈ ગયો છે પણ જ્યાં સુધી ભગવાન માં હેત નથી ત્યાં સુધી એ ધર્મ વૈરાજ બે હોય તોય એ બોલા છે નક્કર નથી આના ભગવાન માં એક થાય ત્યાર પછી આ બે નક્કર થાય ભગવતી હોય કથા વાર્તા કીર્તન ભજન કરતો હોય પણ પોલો હોય નક્કર જયારે થાય ભગવાન માં એક થાય ત્યારે ભગવાન માં એક થયા પછી ધર્મ પાળવો ઈ હેલ્વો થઈ જાય છે એટલે આ પદાર્થ ત્યાગ આ જગત નું માહિત પંચ વિષય નું એ તાણ્યા વિના એને રહે ભાગવત માં આવે છે લખી જાય મારી આવે અને માને શોક તો ભૂલી ગયો નથી આવતો એટલે આ મારા નો પ્રશ્ન એ છે ભગવાન માં હેત થાય તો જ ધર્મ ને વૈરાજ નહી નભે નહી કોઈ દે સોના નું સોના ને બદલે એની બેળે જ એને છોડવા શીખી જાય પણ પૂરું જ્ઞાન થાય તો ભગવાન પૂરી સમજણ આવી હેતથી હું એટલે આ એની મેળે પળે ધર્મ પાળવામાં તરત એમ થાય કે જો લોશે તો ભગવાન પુરાજી થશે એટલે ધર્મ પડે અને ગમે પદાર્થ કઈક દેખાય તરત એમ થાય કે એમાં હેત થાય થાય ભગવાન રાગ ટાળી નાખે રાગે ત્યારે વહી જ આવે અને ભગવાન માં प्रगट थे जो हेत ने योग प्रगट थो हो तो, तो कारण के भगवान हेत है बहुत एट भूली जो है હેત હોય અને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે એ આપડે તો આપડે એવું હોય જ કરવા મારા પંચ માં તમારા માં હોય હવે જો એ વધારે ક્રોધ થઈ જાય એમાં માણસ માં તો કઈ જ્ઞાન આવ્યું છે સમજણ આપી છે આશાઓ કેટલી હોય છે એટલે એને તો ખાય પણ પશુ भगवानी होने जो पदार्थ प्रीति मतराय करवाई तो क्रोध थी जाए સમજ્યા નથી મેં કાય આપણે જે રોગતો હોય એની ઉપર થાય પદાર્થ ઉપર નથી થાય ભાવ જવો નહી શું આ કહેવા માંગે સાલ માં ભારતની યાત્રા સ્વામી સ્વામી નિષ્ફળ સામે ગામો ગામ જ્યાં ટ્રેન ઉભી રહે હવા હો સાધુ ભક્તિ વીર દસ સુરત વાળા બઉ સારા સાધુ હતા એ ભેલા હતા ખંભાત ના ગણાય હરિભક્તો એવા જરાયુ આનંદ ચાલે સાધુ માયા જુવાનિયા હોય નાના હોય ને તમે બજારે જાઓ કેરી લઈ સફરજન લઈ લેત્રન માં જ સાધુઓની પૂજા થાય હંમેશા જે દી આવડા લુગડા આવતા રાય લીના ને એવા હરા સાધું ને આનંદ આનંદ સમતો ને હતો સભા મંડપ ને ઉપલે માળે ઉતરેલા એમાં હું નીચે જ્યાં દર્શને ગયા હું પછી જ્યાં ચડું અસલ વિલાયતી માલ ત્યા જુવાનિયા સાદુઆ મારે વિશ્વાસ નો આવે નજીક આવ્યા શું છે સ્વામી તારું જોઈએ લઈ લે તમારે નહી હવે આવા પાલિયા પહેરાતા હશે કે લઈ જાવ લઈ જાવ હું આ એક સાધુ બીજા જુનાગઢ ના દોડીને આવ્યો મને કા તમારા સાધુ આ બધું દઈ દઈશ કે એમ તો કા હું એ ઉભો રહ્યો ત્યાગી આપે ખરો ને ગ્રસ્ત ઓઢાડે પણ ત્યાગી કોઈ દીયે હવે વૈરાગ ગ્રસ્ત ને ત્યાગી ને વૈરાજ કેને કર્યો હોય બંને હું દેખતો તો ભગવાન માં એ જ એટલે વૈરાગ તો એની મેળે આવી વૈરાગી મૂર્તિ ની વાત આપે એની મેળે એમાં આવી જાય બે બે જણા એક વગર બોલ્યા રસ્તે હલતા હલતા કરતા ક્યા કરતા હોય કાલી ભાષા હતી એટલે આવડ જાણી કાવડું ચાલી ને ઉભા રાખ્યા અને ઓલા બોલે આવડાવ એ નહી કર્યા હું એની વાહે એને મને દેખેલો દર્પણનો નાનો કાચનો સમી હું જોવો જવું છું જવું છું શું તમે જો નાક ની દાંડી નમી ગઈ જો નાથ ની દાંડી તમે જોઈ જા હવે મારામજ તો નથી હવે રેવાનું નહીં સ્વામી હું આવ્યું હું આવ્યું એટલે મારા બી બી એટલે ભાઈ પ્રેમ પ્રદા સ્વામી મે તમે ભણેલા છો તમને ખબર હોય ને રાત્રે વહી ગયા કેવું છે એમ કે ભગવાન માં હેક વાળા હતા વૈરા જેની મેળે હતો એ લેવા મેળવવા ન જ પડે સોના માં થાય એ ચણવઠી ના વળી ગયો રેતો હશે ભાઈ હે એ પછી ન વળી ગયો સ્વામી પેલા નિર્ગુડા આ વાડીઓ માં તો હંમેશા જાણે જઈએ અત્યારે બાપુ કાતોરા હશે કે કુતર ની દોરી નો રાખતા સાધુ ને કુતર તો રૂપાળું એ ન જાય કાઠી દોરી રાખે અને પાછળ ટૂંકડું નબળતું લોટો નહિ હો ટુકડી એ ટુમડા હોય દરબારગઢમાં આડા હોય બધા એમ મારા શું છે કાંઈ ન બાપુ ને પાડવું છે બાપુ ને એવું કોઈ પણ આવે ને ના નવાય રાખતા બાપુ એટલે પટ્ટા વાળા સાધુ છે તો ગાવવા દો બે ખુશી પછી સ્વામી ના બાપુ થાય સ્વામી શું બધા કઈને નહવા જતા વાડીઓ વખત બાપુ કરતા હોશિયાર સ્વામી કઈ કામ હોય કામ કઈ નથી તમારે નવરાય હોય તો અમારે ભગવાન ની વાત કરવી સર તો અમારે વાતું કરવી બંગલો ચંદ્યા એ બધા દરબાર ઘર માં અંદર સાહેબ ને બીજા વિચાર હાજર મતલબ અરે વિચાર કરે તો કોણ આવ્યા પણ આ કિર્તન એ મોટું ખૂટે નહી બાપુ ને આજ ના કોઈ ને વયો એમ કેવાય નઈ આનું ખૂટે નહી ધર્મ વાલો ગણિત થયું કીર્તન પૂરું થયું લે બાપુ હવે તમારે કામ હશે નકરું આમાં નામાં ઘૂંચવાઈ કે ભગવાન ને ભજવા દે સાચી વાત છે પણ એ જાણે એ સાધુ હારા છે દશા તો એવી જોઈએ ભગવાન ધર્મ નો વૈરાગ ના હોય તો ધર્મ પાળવો પાડવો પાળવો એમ ભૂલે પળાતો હશે ભગવાન માં હેત હોય અને ભગવાન નો ખપ હોય તો એની મેળે ધર્મ પળત ભાઈ ભગવાન નો ખપ ન હોય કોઈ ધર્મ પાડવો ધર્મ પાડવો પડે બોલો પછી ભગવાન હોય વિવેક થયા છે વૈરાગ્ય વિવેક પાછો આવ્યો જો વિવેક હું કેવાય ભણવું હોય પેલા આવી જાય ને આ કરવા છે જેને જાન ને લેવું સારું સત અસતું સત અસત નું ઇનાન કેવાય ભગવાન ના ધામ જવું હોય તો આ જ્ઞાન મેળવવું જ પડે અમે મુંબઈ માં જોઈ ને મોટા મોટા સત્સંગી કેવાય કઈ જ્ઞાન આવે પછી મારે ગપા એટલે એ મોટા સત્સંગી પછી એ તો આપડે અમદાવાદ માં છે ને દ્રષ્ટિ વાસુદેવભાઈ ભક્તિ વાળા હોવ બધા બરાબર ને આપડે આ બધા બેઠા છે આ મેળવવું પડશે મેળવું એલા સાધુને તો વધારે મેળવવું આવડે બોલે ભાઈ અમે તો સંસારમાં થઈ જો મુખ્ય માર્ગ માં એ બચાવ પણ હજી એમ વાતમાં લેવો હોય તો લેવાય ખરો એટલે જ્યા કામ ન હવે કઈ બોલો शिव स्वामी ये पूछू जो बुद्धिमान तो बेई पुरुष छे, मानव घटेटूज मे मो श्रेष्ठ है पची श्रीजी महाराज बोलिया विश्वासी रामकथा रामचंद्र जी ए कहू जे मारे द्रड रहे, जेम माता रक्षा रक्षा करे रक्षा करू जो जो भगवान माते छे, छे, करू ये ये पूछू जन म तो एक निश्ट, परमेश्वर न गमता म रहू तो परमेश्वर ने सन्त के hmm. भगवान, भगवान ने राजी hmm. करवा छता फेर वो जो कड़ी बराबर मन म तो एम निश्चित परमेश्वर न गमता તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વર ને સંત ને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે શું શું એમાં કયું બોલો તમે કોને એમ હજી પેલે તો નક્કી હોય કે આ રીતે રહેવું જ છે ભગવાન રાજી એ પ્રમાણે પણ હજી ભગવાન ના સંતો ને આપડે આપણે કચાશ એ દેખાય કે આપડી કિંમત નથી એ કુ દેખાય પોતાની કચાસ કોઈ જોવા માંગતો હશે આપણે તો બઉ કરીએ પણ એને આપણી કિંમત નથી એ તે અભણ જન્માનો મોક્ષ ધર્મ ના ભગવાને આ બધા પ્રશ્નો પૂછાય અને કેટલું જીણ્યા લગીયા લખ્યું અને ઓલ્યા ને એવા થાય કે કરી ને મરી ગયા અમારું તો લેખે લાગતું નથી જો આટલો ફેર છે પટ પાડેલી આહુ વાગે પેલી તો હા હું પાણી ભરવા ગઈ હતી આ ગઈ હતી આ કર્યું તો અમારું લેખે લાગતું નથી કઈ જરાક આપડે કર્યું મારા જેવું કોઈ પછી ભગવાન ને સાધુ એને સમજાવા જાય તો એનો વાંક નીકળે પણ પોતાનો નો નીકળે સાસુ સસરામે જાણતા હોય અનુભવ હોય કે તમારે વેપારી માં એવું હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વિશ્વાસ તો પરમેશ્વર ને ત્યારે આવે ત્યારે અતિશય થાય અને ચાકરી પણ સારી પેઠે પોતે મુંદાય પણ નહી તથા વાંક વિના પણ પરમેશ્વર ને તે પોતાનું અતિશય અપમાન કરે અતિશય વાય ભગવાન જોમેશ્વર ને સંતુ અતિશય અપમાન કરે અપમાન જાદા માણા બેઠા હોય તો આપડે શું કઈ ખબર એકલા કયું હોત તો પાન માણા બેઠા તા નું વજમાં મોટો માન થતા ઘરો ને અવગુણ જયારે એનો પરમેશ્વર ને સંત ને વિશ્વાસ આવે એ ચોક્કસ તમારે ભલે હું અહીંયા બેઠો છું એમ માનો આમાં કુક ને કેવાય જાય કુક ની કેવાય જાય ભગવાન ને સાધુ એ પાછા વિચાર કરે હવે એ ઓબર કઈ ગુછા કરે ઈ ગુછા કરે એમાં મૂંઝવણ વધતી જાય એટલે શું થાય વધે પછી વાઘ વિના કહ્યું જો વાઘ હોય ને અપમાન કરે તો જગત આખું સહન કરે વાઘ વિના જો આ બધા જાણે જેના હાથ નીચે જેને નોકરી કરવી હોય તો એ બોલે તો છોડો હોય તો હામુ બોલવા ખરે ખરો પણ એનું ફળ નબળું ભોગવે એ પાછું અને ઓલો જો સહન કરી લીએ ન બોલે તો એ સાહેબ ને ક્યારેક થાય મારું બે માણસ માં કહ્યું પણ બોયલો નહીં કેળી દે છે ને સહન કરે એનું ભગવાન એવા દયાળુ છે સંતો એવા દયાળુ છે વગર વાંક કેતા નથી પણ કેવાય જાય તો ભગવાન ને સારું એ બેન આતી હોય જાણી જાય કે હું એ ઉતાવળો થઈ ગયો કેવાય ગયો એટલે ત્રીજો પ્રકાર એ છે એમાં શું પચાતા પર અક્ષર સામે દુખાય જાય એ ભૂલ તો થાય માણસ માત્ર ની એટલે નિયમ લોક થઇ જાય બોકડી પણ એકલો પાછો પડે કે મારે કઈ એને કહ્યું એટલે કર્યું બોલ્યા કે મેં ભૂલ કરી એમ કે પાછું બોલો અને તેનો તત્કાળ પ્રાય અને ઈ એ પાછું શાસ્ત્ર છે કે ભૂલ તો થઈ જાય પ્રાયો લખ્યા અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજા કરીને વર્તમાનમાં ફેર પડે એટલો જ દુખાય નિયમ ભંગનો તોય જે દેહ કરીને જે નિયમ ભંગ કોઈ કરતો હોય અને એને જે પ્રાય એટલું એને દુખ થાય મન ખાલી થયું હોય તોય મનમાં વિચારો આવેલા પ્રમાણે ક્રિયા તો કરી નથી પણ વિ સંકલ્પ થાય તો દુઃખ થવું જોઈએ બોલો સરખું ને આમ તો આમ તો દેહ કરીને મને કરીને ભેદ કેટલો ભેદ તો ઘણો થયો અને એમાં એ હદ હોય જો આ ગુનાઓ છે ને એક ઈરાદા નો ગુનો અને એક વગર ઇરાદા ગુનો બે વચ્ચે સરકાર ના દંડમાં કોર્ટ ચાલે એમાં ઈરાદો ઠરે તો જુદો અને ઈરાદો નોતો ના ગુનો છે તો એનું જુદું પાછું એમ ઈશ્વર ઘરે એમ છે જો આપણે જીવ પ્રાણી માત્ર જઈ એક ઇરાદા નું કોઈ પાપ થાય ખરું અને એક વગર ઇરાદા નું વગર ઇરાદા નું ક્યુ અને ઈરાદા નું એમાં કઈ એવો નહીં જો દેહ કરીને અને સાધુ હોય અથવા તમે બે હરખા થઈ કે નથી કે આ સાધુ થાય દેહ બીજી જાત અને આવડાવ છે ને તો કામ ક્રોધા છે એ દુશ્મનો તો આમાં બેઠા છે જેમાં બેઠા છે એ દેહ બદલ્યો નથી લુગડા બદલ્યા છે એ લુગડા માં કામ ક્રોધા છે હેતુ પૂર્વક પોતાની બેસી વાસનાથી કોઈ ક્રિયા થાય એ ઈરાદાની છે અને દેહ ના ભાવે કરીને પરાધીન દશામાં થઈ ગયું પણ હવે સાહેબ તો સમજી જાય બીજા સમજી જાય અને સામાન્ય નહી સમજાય ઈરાદો અને વગર ઈરાદો કામ ક્રોધા દીક દોષો બે ને પીડે છે ને બે ને પીડવામાં બે અપવાદો એ પરણેલી સ્ત્રી વ્રત ઉપવાસ દિવસ ના હોય આવા દિવસો ના હોય ત્યારે પોતાની સ્ત્રીનો સંગ થાય તો ઈ ગુનેગાર નથી ખરું આ લોકો એ અપવાદ છે અપવાદ દીધો દેહારી તમને બચાવ માં હુકમ લીધા એને આવડા નહીં એનું કારણ શું કોઈ હા બચાવવા નહી ને તમે બચાવ ઈશ્વર પક્ષપાત કરતો હશે આશ્રમ નો ખેર નહી આશ્રમ નો ઈ આશ્રમ તો આપડે ગોઠવા આ તો ઈશ્વર ના ઘર ની વાત કહે મનુષ્ય દેહ આવ્યા પછી ઈશ્વરે નિયમો બાંધ્યા છે કે એટલું બ્રહ્મચર્યાશ્રમ મારે એટલો ગ્રસ્ત આશ્રમ એટલો વાનભ્રસ્ત એટલો સંન્યાસ બધા ભાગ પાડ્યા છે ખરું ને માટે. આને માટે ભાગ નથી આને માટે છે એમાં એવડા એ ભૂલ કરે છે ને આશ્રમ લગતા એના વિભાગ એના દંડા દીક આવે આવડા ને માટે છે જિંદગી ભર તમે જિંદગી નથી હરખા થઈ જાવ શું એવું બોલ્યો અથાણું નો યાદ વતે કામ વિકાર સુષ્ટ નીર કંકરાચાર્ય મહારાજે એ બધું લખ્યું છે ત્યાગી હોય કે ગ્રસ્ત હોય મહારાજે તો ભાગ કરી દીધો એસી વર્ષ પછી બુદ્ધો કેવાય અવરવાય વિધિ એને નડતર રૂપ નથી છૂટ લઈ લેવી એવું નહિ પણ એને નડતર રૂપ નહી સોળ વર્ષ પહેલા બાળક ગણાય એસી વર્ષ પછી બુઢો ગણાય તમારે ગ્રસ્ત માંય એસી વર્ષે પરણવા બે એટલે સંતાન થાય સંતાન જ થાય એવો નિયમ સમય ચોમાસા માં વાવો તો ઉગે પણ ઉનાળામાં વાવે વરસાદ નહી ને આ બધા ભાગ છે અને ત્યાગાશમ એવી વસ્તુ છે મારો બાપુ આવો છે ને મારો બહાર ફરિયાદ કરે પાછો અને આવડા અજાણ્યા હોય તો તમે હાથ જોડો છો જો તમે હાથ જોડવા બધી ભાવના જગાડો છો તો એને જાતા રહેવું જોઈએ દુનિયાની બ્રાહ ગુરુ કયા છે કે ધર્મગુરુ એમને ધવાતું હશે કેટલા બોજા છે એની માથે આને ધર્મગુરુ ઓને બોલ્યા છે દાન દક્ષિણા લી એટલે જીતી જતો હશે કેવું તો માથે ખડલો થાય છે કામ ગ્રોધા દોષો એ સમાન હક માં છે આ એવા આશ્રમ માં એવા સમજણ થી એને રોકતા શીખવા જઈએ રોકતા સમજણથી એને કંટ્રોલ માં લાવવા શીખે નાશ ન કરી શકે નાશ ન કરી શકે એ સૃષ્ટિ ત્યારે ઈશ્વર ની સૃષ્ટિ ને માણસ નાશ કરી શકે હિશ્વર ની સૃષ્ટિ માનવી સૃષ્ટિ હોય એને તમે નાશ કરી શકો માનવી સૃષ્ટિ કઈ હું મારો એ ઈશ્વરી સૃષ્ટિ નથી આ મારો દી કરો તો એ લોકો આ મારો દી કરો તમે ગોઠવું તો ઈશ્વરે હોય એમાંથી અહમને મમત્વ ઉખેડવા એ તમારું કામ છે એમાં ભગવાન દયા કરશે એ દયા જ ખોટી માંગો છો તમારા હાથની બાજી હોય હોય જીવ નું ગજુ ક્યુ હોય બ્રહ્માદેવ દેવતા એ જીત્યા નથી એની આવે ભાઈ એટલે ત્યાં પ્રાર્થના અને કઈક પ્રયત્ન અને અહમને મમત્વ અમારું ખેતર અમારી વાડી અમારી દુકાન અમારું ફલાણું ટાળવું કામ દ્રોધાદી નાશ નો પામ્યા એટલે તમારો ગુનો નો ભણે ઈશ્વરી તમે કંટ્રોલ માં લાવવા મહેનત નો કરી એટલો ગુનો ગણાય એમાં અને અહમ ને મમ્મી એમાં તો આપણે બુનેગાર રહેવાય છે કારણ કે ઈશ્વરે સર્જા નથી એ આપણી સૃષ્ટિ પણ આ જગત માં ઉલટું થયું દીકરા કરતા વધારે આપણે એને તો જાણ્યો કે એટલે બસ ભગવાન કરતા મોટો થઈ ગયો હા ઊંઘું ગોછું અને જગત માં ગોઠીને જ આલસે એમને બતાવ્યો એ તો છોડવું પડે ભાઈ અને ઉર્જા ઈશ્વરી સૃષ્ટિના જે છે અને જયારે એસી વર્ષ ઉપર ગયા એટલે ઓટોમેટિક ઈશ્વર જ એને હંકેલી લે શાસ્ત્ર એમ કહ્યું છે ત્યારે એનો પરમેશર ને સંત ને પરિપૂર્ણ વિશ્વાસ હારે શું સંત જાણી જાય મહેનત કરે છે નો જાણે એમ નહી હો બેસતા ઉઠતા દરેપૂર્ણ વિશ્વાસ આવે સત્સંગ માંથી પડશે નહીં પછી એ જે ભક્ત ના મન ને વિશે ભગવાન ને ભગવાન અખંડ મહાત્મ્ય હોય તે બીજા કેમ જણાય છે મહાત્મા પણ બીજા ખબર કેમ પડે બે છે બોલો પછી શ્રીજી મહારાજ બજા છે જેના મન વિશે નું ભગવાન ના ભક્ત નું અખંડ મહાત્મ્ય હોય સેવા વિના રેવાય આપણે શું કરીએ અમે તો આટલું કરું છો પછી કેટલું કરું એટલે એની મળી ગયો નહી આપડે શું કરીએ તમે અને જાણીએ કેટ કરી ભગવાન ના ભક્ત ની સેવા કરે અને સેવા તો કરે પાછો પગે લાગતો રે આ તો સેવા માં છે કે આટલું કર્યું હવે નહી કરું લે પગે લાગવાનું તો આ ખોરી પેલું અને કોઈક સંત માં હોય તો તેનું માથું દાબે પગ દાબે અને ખાધા પીધા ની ખબર રાખે અને પોતાની પાસે આવે તો એવી રીતે મન કર્મ વચને કરી ને જે વર્તે તેના અંતર માં ભગવાન નું ને સંત નું મહાત્મા એ અખંડ છે એમ જાણવું સેવા તો અમારે કરવી છે એટલે ઈ સવારે કરવી છે પણ હવે ક્યાં કરે છે આપડી વાતો બધાની વાતો નથી થાય કે ન દેખાય આવે કે આનામાં વળાંક નથી આ તરફ આનામાં આ તરફ નો છે એ દેખાય આવે महाराज सत ने प्रश्न पूछे धर्म ज्ञान वैराग्य भक्ति चार अति तीव्रपने कर भक्ति मन कई शिथिल ज्ञान मन कईक देहा शक्ति रही जाए यह कारण हे समझवाई विचार करो शब्द के बोलिए ना કોઈ નઈ છે ભલું ગુજરાતી પણ ધર્મ માં કઈ સંકલ્પ જો ધર્મ ઓછો છે એમ નો બોલાય ધર્મ માં શું થાય સંકલ્પ એટલે શું ફેર નક્કી નથી કરી રહી છો ધર્મ માં કઈક સંકલ્પ પણ વિચાર કોઈ બી કરે નઈ ખબર ક્યાંથી હોય બોલો ધર્મ માં કઈક એટલે શું કપટપાવ હે કપટપાવ નથી કપટ ભાવ ના ધર્મ માં કઈક સંકર્પણ એટલે ધર્મ માં અધર્મ નો અંત આવી જાય સેવામાં અસેવા નો અંશ આવે ધર્મ માં અધર્મ નો અંશ આવે જેવા કહી દઉં આ બધા બેઠા છે ને આવી એના ખિસ્સામાં હાથ નાખીને તમને દસ રૂપિયા આપે અને તમે લિયો એટલે એને ધર્મ કર્યો હોય શંકર આ શંકર પ્રસંગ કયો શંકર ત્યાગી ને પૈસા દેવાય નહી જો ધર્મ જ ક્યાં શાસ્ત્ર ના પાડે લ્યો ધર્મ માં કઈક શંકર માને ધર્મ પણ છે અધર્મ એટલે સંકલ્પ ધર્મ માં કઈક શંકર ભણું જવાબાયું બેનુ કયું એ ભગવાન ભક્ત હોય ઉત્તમ હોય પણ આમાં બેહારી નું વાત થાય ત્યાં કેટલા કે ભગવતી છે રાગ છે એ કઈ બીજી રસ્તે દોરી જાય છે ને ધર્મ માં શંકર દેખ અને કા તમારે ગ્રસ્ત માં એ હોય આપડે ગ્રસ્ત છે આપડે વાંધો નહીં લે એટલે ધર્મ અધર્મ નહી નડતો હોય એમ ને ઉપલેટાની પાછી વાત કરી છોકરીનો હક પણ કરવારા હોય જોવા ધીરે રહી બધે હવે બિન આવશું પછી મેં કેવારશું એટલે ઓલો હમદી નથી એ નક્કી થઈ ગયું તમારી છોકરી બરાબર નથી સમજે પણ કઈક કેવા જેવું હોય તો વાત તો કરો બહુ કહ્યું તો કે મોઢા ઉ કઈ કાળો ડાબ છે લાલુ ભાઈ કે હશે તો મને ખબર નથી કોણ કે દીકરી નો બાપ એમ બોલે ખબર નથી વારે ભાઈ તમારી છોકરીના મોઢા ઉપર દાગો હોય એ તમને ખબર ન હોય નાની હૈ તેડી નહિ હોય કે પ્રતિજ્ઞા લીધી મારી છોકરીનું મોઢું મે નિરીખી જોયું હોય તો ભગવાન મારું કલ્યાણ ન કરે હું હશે આજે ઘરે ઘરે એવું ને હરે પરિણામ પેહલા તો એકબીજા એકબીજા મળવા આવે પરિણામ પછી તો આવે પણ પરિણામ પેહલા હ એટલે અગ્રસ્ત ધર્મ બરાબર છે धर्म सं कई वही मा काने राग रही जाए राग रही जाए भक्ति जा। मन कईक शिथिलपण थी जाए कोयलापण कोयलाग रही जाए आ भक्तिमा आप धर्म शिथिल, मा, पनु, सिथिल पनु, पनु, शिथिल पनु શિથિલતા ક્યાં લાગુ પડે ભક્તિ ભક્તિ માં લાગુ પડે બોલો ભક્તિ કરતો હોય પણ શિથિલતા શિથિલતા કીર્તન બોલે ને પછી કોક જોડ થઈ નઈ બોલે એમાં તાન કયું હોય રાગ મળી જાય બે રાગ મળી બરાબર મળી જતો હોય આપણે આ છોકરા પણ કરાવીએ પણ રાગ મેળવવાનો જ છે પણ છોકરા નું કેવાય આપણે બીજું ન કહી પણ મુખ્ય માર્ગ માટે કીર્તન બોલે કીર્તન માં જે આવતું હશે એ બરાબર યાદ હશે ને એ કે રાગ નોખું મારી હોય તો કેવું સરસ બોલું તમારે બજારે ચોરે ચૌટે એટલે અમારે એક વખત પેલા એલો ભગત કેવો હતો ભાઈ ના ભાવ ભાઈ હા એને તો ઓળી વાહન ઉપર છું તો ભજન માટે ચારે બાજુ જાય ને આવે મારે ક્યાંક હું હડફેટે ક્યાં ક્યાં આવી બઉ મીડાવ ભાઈચંદ્યા હું નજરે જાઉં ત્યાર પછી વાત જામસામ તંબુ લેલા હું છબિયાનો નાખેલો રાત્રિ ના ગયા આઠ નવ વાગ્યે પણ આ બધા ઉમર નાની કેવાયું એ મેં પણ પેલા જોયા બહાર છે કે નહીં ભલાણો છે કે નહીં એટલે ઓલી ગાડી રહી બાય આમ જરાક પડદો આમ કરીને મેં જોઈ લીધું અરે અરે મેં મજા હા ધુમાડા ના અગરબત્તી હોય જન્મ કરાવવા સ્વામી નારાયણ હું પાછો મળ્યો ને ઓલા ડ્રાઈવર ના મેં ગાડીમાં સાધુ હતા નરસિંહ નરસિંહ નરસિંહ પછી તમે ડ્રાઈવર કે પણ ભાઈ ભાઈ ભલે મેડ છે એટલે પેલો અમારે ઉતારે અમારે નાવું છે એટલે પછી તું આવી ગયા ને પછી ભાઈ આવશે ભાઈ અમને મૂકી ગયો ને તો હવે ચંદ્રભાઈ પેલા શું થયો તો સ્વામી નાવું તો એટલે મૂકવાય ગયા એ આવ્યો પાછા મને ખાલી સ્વામી સ્વામી નારાયણ આમાં અમારું કામ છે આ જગત માં તો આવા તીખર ભાવ હા પછી તો લાકડીઓ ઉડી એની અને એક બીજા લાઉડ સ્પીકર એ તોડીને લુરા એમાં હામાં બ્રાહ્મણો ભર્યા પાછા બ્રાહ્મણ પાછા ન હટેલી આવડે દુલ્લા ભગત ને આ બહેરી બધા જાજુ જમણ હોય એમાં નહીં નોખા મારા માણ મોટા કેવાય ને ભજન મંડળી એટલે બ્રાહ્મણો ની પંક્તિ આમાં બેહર્યા આને એ આવડા બેઠા એટલે બ્રાહ્મણો શ્લોક બોલે અને ત્યાં બ્રાહ્મણો પગ ઉપર પગ ચડાવી લાડવાની બ્રાહ્મણો ને બરાબર પગ ચડાવીને ઘડી ગાયું ત્યાં હું ઈલા ભગત બેઠા થા એને પીરસ્યું પણ હું શ્લોક બોલે તો બ્રાહ્મણો એવું છે ને બોલવાનું જે બોલાય જાય બધું બંધ થાય પછી કોળીઓ લી પછી વૈશ્વ કરે કઈ મંત્ર બોલે અને કઈ વૈષ્ણવ ખવાય તો ઉલ્યા એ બ્રાહ્મણ ને લીધો નતો અને આવડા હામા બે ખાવા મીંડ્યા બ્રાહ્મણ માં હામા બેઠા એ દેખી ન હવે અને એમાં ખાવા માંડા તેનું મારી ઉડાડી દીધું તબલમ તોડીને જ્યાં તે તે કાગો અધકારો એવો ઉછો ને કે પેલા દક્ષ પ્રજાપતિ ના હા હું તો થી પેલા ભાગી ગયો હશે ને એના તો ખર્ચા આપે પાછા પછી આવડા ભણેલા ને નાસ્તિક કે હવે આસ્તિક આવે કે બોલો થઈ ગયું जय परब्रह्म आरती भगवान श्री राम जी की जय जय राम